સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વ્યવહાર માર્ગ તો કાઈ કઠણ જ નથી એ તો સૌને આવડે પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવો એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો દેખાય તેમ જેટલું આ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે અને મુક્ત મુમુક્ષુ ને વિષય એ ત્રણને ક્રિયા વિશે ભેદ છે ને કોઈ ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે મને કાંઈ બીજું બતાવો પણ મૂંઝાવું નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ જીવને મુવા સુધી પણ આ લોકના મનસુબા છે પણ તે મુકવા ને પરલોકના કરવા ને આત્માને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી એમ મહારાજનો મત છે પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના ભક્તિના અને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે તેથી પણ એ માર્ગે ચલાતું નથી પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે સ્વામિનારાયણરે સ્વામીએ વાત કરી જે ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે બે ચાર પાંચ જણ એક રુચિવાળા બે ચાર પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કૃપવાન સ્ત્રીમાં મન તણાય નહીં ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે એવો જીવનો સ્વભાવ છે ને માલ તો એ બેમાં એક જ છે પણ તેમાં સ્વરૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી ક્રૂપવાન સ્ત્રી બંધનકારી નથી તેમજ સારું ગોળું તેમાં દુઃખ છે એવું ઉતરતામાં નથી કેમ જે પડીએ તો થોડું વાગે ને બાજરો ખડ પણ થોડું જોઈએ ને તેનું ઝાઝું રક્ષણ કરવું ન પડે તેમજ સારું ખાવામાં સારા લૂઘડામાં એ આદિક અનેક વિષય છે તે સર્વેમાં જેવું સારામાં બંધન છે તેવું ઉતરતામાં નથી પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં ને પદાર્થનો વિચાર આદિ અંત્યનો કરવો પણ મધ્યમાં ન જોવું મધ્યમાં તો મો રહ્યો છે એ અજ્ઞાન છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વકારણપણું સમજવું ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે ને પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે તો જેમ હાથણી વ્યાય ત્યારે તેને ભેંસ જેવડું બચું આવે ને જુ વ્યાય ત્યારે તેને લીખ આવે એમ ભેદ છે અને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે વળી મહારાજ કહેતા જે શ્રી કૃષ્ણે તો અનિરુદ્ધ પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવા નામ પાડ્યા અને અમે તો નિત્યાનંદ નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવા નામ પાડ્યા વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખા ને બીજા કોઈકનું નામ શેરખા એમ અવતારમાં ભેદ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે તેરેથી કાગળ લખાવ્યો જે વરસ દાડામાં એક મહિનો સર્વે સાધુ સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતું સાંભળવી ને બાયુ સૌને મોટી ડોષિયુની વાતું સાંભળવી ને જે એમ નહીં કરે તેને વિઘ્ન થશે ને સંસારનું બંધન થશે તે સંસારનું બંધન તો શું પણ તે કરતાં આનંદગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ સંત મોટા તેનો મહિમા કયો તેની વિક્તિ જે સર્વ પૃથ્વી મોટી ને તેથી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રધાન પુરુષ ને મૂળ પ્રકૃતિ પુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે ને તે સર્વના આધાર ભગવાન છે એવા મોટા ભગવાન તેને સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે માટે તે મોટા છે